રાત ને સમજી નિવડે કારણ કે અહીંયા આગળ તો કોઈ પણ જાત ની હિંખ ના હોય તે ના હોય માન ની કીર્તિ લક્ષ્મી ની કોઈ પણ જાતની ભીખ ના હોય તેને ભગવાન સત્તા પોતાની સત્તા આપે છે તેને ભીખ કોઈ પણ જાત ના હોય જગત કોઈ ચીજ જોઈતી ના હોય તેને સત્તા આપે છે કોને આપે છે સોનું કરોડ રૂપિયા નું આપડે કઈ જરૂર નથી લક્ષી જ આપણું કામ થઈ જાય તમને દેખાય ને કોઈ નઈ જાગી ત્યારે આ ભેડ પડ્યો ભેડ સંજોગ બાજુ બઉ અઘરો છે બીજું બધું ઠીક છે પણ સંજોગ બાજુ બઉ અઘરો છે સંજય ગયો તો એ બહુ બરાબર છ મહિનાથી સાંભળતો હતો હા બરાબર આજે આવવાનું થયું નહી પણ એનો ફોન આવ્યો મેં કવાળ કમાનો ફોન કરે આજે મે ફોન કર્યો કા દાદા પાસે જાવ છું નહી પણ હવે નિવળા એને સાવજવાનું દાદા એ ગાડી પર શું કરીને કર્યું કે ઘરે આવવાનું શું કરીને પૈસા 10 દિવસમાં દેખાય બળદરા કે 110 10 દિવસમાં બળદરા કે 110 હા એના જેવું બરાબર પેપર અમારે ટાઈપ કરવાનું છે પણ આપણે બોલજો મા બે મિનિટ માં જોઈ લેવાય છે શું કે છે હું પોતે બોલું છું અને આપને પેલા પણ કહું છું કે આ બોલજો શું કહ્યું તો પૂરી કરવી પડશે ને આ કાળમાં માણસ ભગવાન થઈ શકે એવો આ કાળ કાળની ચિત્રતા એટલી બધી કાળની કઠણ એટલી બધી કઠણ છે આ કઠણ કાળ છે આ માણસ ભગવાન પૂર્ણ દેખાય થઈ શકે નઈ અને જે પોતે બૂમ પાડી ગયો હું શું તો એની જવાબદારી જવાબદારી તમને લોકો આપશો જે આપની સાથે કોણ વાત કરે છે વાત કરે ને વાત કરે તો પછી માય સ્પીપ કેટલું પોઈજન પડ્યું છે માય નું પોઈજન પડે સીટ માં જ્યાં માય નથી ત્યાં આગળ સરસ્વતી છે સમજે માય વગર ની વાણી છે આ સમજે વાગ્યા કરે છે હું જ્ઞાતા દર્શું છું શું ભૂલ થઈ રહી છે નિશાની કરી છે શું નામ છે સારું કલ્પના જાણ તાર ભાવના થાય પોતે જે લાદવા ના લાભા નિકાલ કરવો ઘરમાં શાંતિ એકદમ રહેશે કાયમ આપણા શાંતિ થઈ એટલે બીજા શાંતિ થાય નેતા નઈ આપણા અશાંતિ થાય બીજા નથી અશાંતિ થાય ક્યારે દરવાજો લતા આવો છોડ હોય મજા ના આવે થવું જોઈએ ક્યાં લોકો સુધી હેરાન કર્યા ભરત નહિ લાઈ નથી રસ છે ને અધ્યાત્મ રસ છે નામ જશવંતિ છે એટલા માટે તો જ્ઞાન જ છે માય અમને દેખાય નઈ ને એ જ્ઞાન જોયે ને આ મારા હાથ છે મારા પગ છે મારું માથું મારે આખો બધું બોલે છે મને નથી જાય એટલે એ જે તમે મારું મારું કહે છે ને તમે પોતે જ છો તમે પોતાની ખ્યાલ નથી એટલે પછી સાધન છે નહીં કે તમે ખરેખર સંતો એટલે ખરેખર જે નું રિયલાઇઝ કરવું જોઈએ ના કરવું જોઈએ અને સેલ્ફ નું રિયલાઇઝ કરે એટલે બધું સર્વ સંતોષ શાંતિ બધું થાય આ તો તમે જે તો એ જાણતા નથી અને આરોપ કરો છો આરોપી નામ એ ઉપરથી ઉપાધિ થાય જસન તો તમે ખરા પણ નામ વ્યવહારથી ખરી રીતે જસન નહીં તમારે ખરી રીતે હું ખરી ખરેખર જસંત એટલે ચીપિંગ કરો છો લોકો તો નુકસાન થાય ભાઈ એટલે આપણે ખરી રીતે કોણ છે જાણવું જોઈએ અને વ્યવહારથી જસવંત છે તે છે બંને જાણવું જોઈએ તો ના જાણવું છે એ તો આપના આશીર્વાદ તો જ જાઈ શકે એ તો આપના આશીર્વાદ તો જ જાઈ શકે હા પણ અમે આશીર્વાદ આપીએ ને સિમલેની નીકળે એટલે આશીર્વાદ આપે ને બે દાડા પશ્ચિમની આવતા હ બુધવારે આવશે બુધવારે બુધવારે સવારે પરમવારે બરાબર મહેમાનો આજે છે એ જોપિંગ કરનાના બાજુ ત્યાં તૈયારી કરી છે આ કઈ અહી બધે બધે કરીએ જ્યાં જવાનું છે લાકડા આવા ડ્રાફ મળે છે કયા તારે કર્યું હોય આ તરફે કશું ના કર્યું દુર્બુદ્ધિ હોય લગ્ન ભેગા થયા ત્યાં પછી ભેગા થયા સંસારમાં <laughs> <laughs> <laughs> બધી રીતે પરવસતા બેંક માં પાંચ કરોડ રૂપિયા મૂક્યા ચોપડી ના ચડે ઉપાધિ થાય બરી આના કરે ના હોતો એને પરવસ્તા કેવાય પાંચ કરોડ એ પરવસતા ચોપડી ના ધડે ઉપાધિ કેટલી ઉપાધિ એના તો કદાચ અવલંબન જ નહીં લક્ષ્મી પછા નું અવલંબન આત્મા નું જ અવલંબન એ મુક્ને આધારે ત્યાં નહીં ફળ મને લોકો કે દાદા તમે એકલા હોય તમને કશું હાતી હરકત નહીં પડતી તમે મારી ઉપલેશો ચાલશે તમે મારી ઉપડે છો તો તમને રક્ષા કરશે તમારી પોતાની ઉપના આલશે તમારી પોતાની અનઅવેલેબલ ગોળો હોય તેના ઉડી જાય શું થાય એના કરતા એ ગોળો હોય તેમાંથી આપડો આપણે પેલા ગ્લોબજ છે શું ક્યારે ઉડી જાય કે પોતે જુદો ગ્લો જુદો જયારે સમજણ પડે ત્યાર પછી બરાબર ક્યાં ચાર બે સાંજે મંદિર હતા જાણીએ બધું લૌકિક છે લૌકિક એટલે નવા મોટા લૌકિક લૌકિક જાણ પણ દિશા મૂળ તો પણ કેવું છે દિશા મૂળ એને નથી ઉત્તર ની ખબર કે નથી દક્ષિણ ખબર મન લગતું પડી ગયું છે નઈ જુદા જુદા ઠેકાણે જુદા જુદા ઠેકાણે કૂટે પડી ગયે છે મને લાગે ના એવું નથી માણસ એક મન ને ખૂટે એવું નથી રેતું બે ત્રણ વખત એમ આઈ નથી રેતું બે ત્રણ વાર ગણવા પડે એમ આઈ નથી એકાગ્ર ગણવા પડે બે ત્રણ વાર ના પૈસા ની બાબત માં આગોપા થાય નઈ મન બનતા પૈસા ની બાબત રુચિ આપડી રુચિ હોય ને તો થાય પણ ભગવાન રુચિ નથી આપણે કરીએ છીએ આપડે એટલે રુચિ રૂચિ આપડે ઈચ્છા પૂર્વક થાય તારે સારી મા આગળ કોથળી ગાલી ગણવા ખાતે નિયમ નીકળ્યો અરે રીચિ પછી રીચી તો એનું આમ કે શોખ થી રુચિ નથી ભગવાન ઉપર રુચિ નથી અને લક્ષ્મી ઉપર રુચિ છે એ રુચિ વધારવી જોઈએ વધારવી જોઈએ કેટલી છે માફ કાઢીએ તારે એને માફ કાઢીએ ક્યાંનું ધ્યાન કરો છો ભગવાન નું ધ્યાન કરતા હોય છે રાધા સ્વામી નો કદાય નથી રહેતું છે પણ मंत्र आमु नाम कहवा अवश्य रहो मंत्र कर दादा साहब ना मंत्र शब्द शब्द तो यू है कि जयने महाराज जी शब्द आप तेरे क्यों है कोई ने कहू नहीं जय मंत्र गुरु महाराज एम कहू क्या मंत्र नहीं है? आम मंत्र मंत्र, मंत्र नहीं तो तो एना तो बता जिदा जिदा आत्मानी जे थाई छे एना जे पांच स्थानो छे पांच स्था स्था मंत्र कई चिंता उपाधि કઈ ના થાય કોઈ ગાળ છે આપીને ગયો છે ને કઈ લઈ તો નથી ગયો કોઈ ગાળ આપી જાય તો એમ થાય કે આપણને આપીને જ ગયો છે ને કઈ લઈ તો નથી ગયો ને આવ્યું છે ને કે આ બીજા બધા વિકલ્પો છે ને તે જાતનો અહંકાર કરી નાખવામાં આવે કેવું તો એ અહંકાર ક્યાં રહે જે અવસાન હોય ને તે અવસાન સુધી બીજા કર્મચારી જે જોડે ના માસ હોય ને તેના આધારે અહંકારો એટલે આ વિકલ્પો બહાર રહેતા નથી એક્ઝેક્ટ જ્ઞાન જોઈએ જે જ્ઞાન ગમે તે નું કામ કરે એટલે આ વિકલ્પી જ્ઞાન બે હજાર થાય એમ થાય કે આપણા નસીબ માં નતું એટલે ચાલી ગયું નસીબ કોને કોથો ભાગ્ય ભાગ્ય કોને પણ કોઈ મુશ્કેલ છે समझा मार्केल मुश्किल सा मेहनत करी होने खोटी रकम नहीं कमी ધ્યાન હોય ને એકાગ્ર આ તો કલ્પિત જ્ઞાન ને લઈને મન ભેર કેટલા ભૂખ લાગી છે ધ્યાનમાં એકાગ્રતા નથી એનો કઈ ખાસ પેલો શું કેવાય ખાસ ટાઈમ રાખવો જવાની મંદિર માં મસ્જિદ માં ક્યાંય જવાની ના નથી પાડી એવું છે કે બે મંત્રો સૌથી વધારે शांति मे एक तो नवकार मंत्र आप गुरु आप शांति शांति सारा के एक नवकार मंत्रो गुरु महाराज आप शांति वे करूग्रता डेवलप करता लगे નૌકા માતા છે આખો બિચન વાંચી ચાલે વાંચો બીજી ને વાંચો છે આખો વાંચ્યો તો ચાલે મન ને કરવા માટે આ રીતો જુદી જુદી અઢરાવી પડે જે રીતે આપડે એકાગ્ર થાય તે રીતે પછી બીજી બીજી કોઈ એ હોય તારે બોલવા હન્ડ્રેડ પછી નાઇન્ટી નાઈન નાઇન્ટી એટ નાઈન્ટ સેવન નાઈન્ટી સિક્સ વન એક સુધી બોલવા અત્યારે બોલી જુઓ થવું પડે એટલે આવા કેવા રસ્તા બધા જ્ઞાની પૂછીને બી પાણી પૂછીને કરે નાની ઉંમર ઉમર થઈ ને પંચાવન વર્ષ નાની ઉંમર માં મુશ્કેલ ભાઈ પણ અત્યારે સાધન છે નહીં કે તમે રમેશભાઈ છો અને હું રમેશભાઈ છું એવું બોલો છો કે દુનિયા ની કરવા જઈ તમે રમેશભાઈ છો એ તો તમે ખરેખર છો પણ માટે નહિ કે ખરેખર હું બોલવું છું ને એ જોખમ છે તમને કેમ લાગે છે આમાં એવું છે કે રસ્તો સુજાડનાર કોઈ જોઈએ ને આ જાણે આ દુનિયા કોને બનાવી હોય લાગે તમને भगवान घा बदा भगवान हे बदा भेगा मुश्किलश्क કોઈ ના સાયન્ટિસ્ટ મને ભેગા થયા ત્યારે મને કહેતા ભગવાન ક્રિએટિવ નથી એમ કેમ કરો કે છે એનું થોડું એવું નથી કેલિમ વ્યુ પોઈન્ટ બાય ઇન્ડિયન વ્યુ પોઈન્ટ નોટ બાય બરોબર છે જાણવું જોઈએ કે વ્યુ પોઈન્ટ જાણવો જોઈએ આવ ને આવ ને વાસ્તે કા જાવ ને આ તમને યાદ કરજો ઘર આ જગત તાલુકાનો ઘર ગ્રેડ એજ કે રિકવર છે અને પરિપછા બોલે છે મે તો ખાસોલ કે ના ના ના ત્યારે યશવંત યશવંત ભાઈ હા કરે કરે બહુ દરા આ જગત દિવાળી ઇઝી પઝલ ઇનસેલ્ફ પઝલ ફેરી કા વિજ્ઞાન થી ઊભું થયેલું છે અને મેં સાયન્ટિસ્ટોને પૂછ્યું કે આ જગત બનાવી ભગવાને બનાવી એમ કહો છો તો કઈ સાલ બનાવી અને ત્યાં કે બનાવી છે ભગવાને પછી મેં બીજી પૂછ્યું કે બનાવી એટલે એનું એની બિગેનિંગ થઈ ગઈ કે ના થઈ ગઈ ત્યાં કે બિગેનિંગ થઈ ગઈ છે તો એનું થાય તો હાન્ડ ના આવે આ બિગીનિંગ વાળું નથી બિગિનિંગ વાળું આ જગત નથી ને હેન્ડે વાળું નથી અનાધિમ છે જેવું છે પગાર થાય આ પછલ સોલ્વ થયા બદલ શું છે અને તમે કોણ છો સલાપતિ શું છે શું લેવા દેવા છે તમારે શાના આધારે બંધન છે કેમ તમને અવલંબ લેવું પડે છે અવલંબ થી જુદે તારા માણસ નો સ્વી આમ તો ક્યારે પત્તો ક્યારે પડે પોતે નિરાલંબ અને અવલંબળ કરે રાતે એકલું જંગલ માં હોય ના પડે બ્રહ્માડ નો રાજા થઈને આખા બ્રહ્માડ ના રાજા ભવન નથી ભાન થાય પાસે હાર ના થાય એનું ભાન નથી કે હું ભાન છું શા માટે આવ્યો છું શા ના માટે થયા પ્લાસ્ટિક છે એનું પછી ભાન નથી ભાન તો આવું કરે ది వాల్యూ ది ఫాదర్ ఇస్ 1.225 సోల్ ది ఫాదర్ 1.22.25 రెనేక్ ఏక బదల్ తో సరేపచ్చి బదల్ ది పూతా హై కి సంసార రెండి సంసార రెడేనేం కాంతా హై కరే కతండితే జమే జాని బ్రదర్ కి మన ବି કોકો ବିલા વાત હો કરે కిమన్ ବି કહેతా తా అవశే તમને લાગે ને એવું ગણ છે ક્રિએટર ની જરૂર નથી ને આ બધું લૌકિક જ્ઞાન છે આ જગતના લોકો શું છે સાધુ સંતો એ ભગવાન ને બના લોકો વાસ્તવિક માં જ્ઞાની પુરુષ કરી શકે અને જ્ઞાની પુરુષ તો બે હજાર છે આ ઇન્ડિયામાં તો જ્ઞાની કહેવાય જ્ઞાની ઓળખો બહુ જ્ઞાની તો જેનામાં સ્ટેન્ટ પણ બુદ્ધિ ના હોય તેને જ્ઞાની કહેવાય નથી આ તો બુદ્ધિ વાળા તો કેમ કહેવાય બુદ્ધિ ને જ્ઞાન ને લે છે એવું તમે જાણો ના ખબર નથી આ બુદ્ધિ સંસાર માં છે બુદ્ધિ અધ્યાત્મ સમજવામાં હેલ્પિંગ છે તો બુદ્ધિ મોક્ષ ના દ્વારા કોઈ બુદ્ધિ મોક્ષ પાછું થઈ જાય મન બુદ્ધિ જીતના હંતા બધો પરિવાર અંતસ્થ નો પરિવાર એની જોડે જ હોય અને બુદ્ધિ એને અજ્ઞા કહેવામાં આવે છે એ મુક્ષ ના અને બીજી જે પ્રજ્ઞા શક્તિ છે સંસારમાં રહેવાના છે ઘટના શક્તિ સંસારમાં તો આ રહેવું હોય તો નહીં કોઈ આ બે શક્તિઓ કામ કરી દઈ અમારા બુદ્ધિ શાંત પણ નહીં એટલે સાયન્ટિસ્ટ કહ્યું કે એટલે સાયન્ટિસ્ટ ને હજાર આ શાંત બુદ્ધિ ને શાંત આ જ્ઞાન પ્રગટ કહેવાય જ્ઞાન આત્માનું ડિરેક્ટ જ્ઞાન જ્ઞાન કહેવાય અને આત્માનું ઇનડિરેક્ટ જ્ઞાન એમને બુદ્ધિ કહેવાય શું કહે આત્માનું ઇનડિરેક્ટ જ્ઞાન એટલે ઇનડિરેક્ટ જ્ઞાન એટલે શું કે આસામ દાખલો આપ્યું સૂર્ય નું લાઈટ હરીસા પર પડ્યું અને હરીસા નું લાઈટ પડે તો એ બુદ્ધિ ગણાય બરોબર ને એ રીતે આત્માનું લાઈટ પર પડે છે હિરોઈજમ ના મીડિયમ થોડું જે આ બાજુ લાઈટ આવે છે એ બુદ્ધિ કહેવાય જેવું એવું ઇભોઇઝમ કેવી રહી છે અને અમારા વિભોજન ના હોય જીવતું વિભોજન ના હોય અમારા નિર્જીવ હોય એટલે સુધી દીર જ પડે જોઈએ બધામાં એટલે શું કે આપણો ડિસ્ચાર્જ કર્મ છે જે ભોગવવાનો કર્મ છે ઇફેક્ટિવ કર્મ છે એ નિર્જી અમકાજ કરાવે છે અને નવા કર્મ બધે છે એ સદી અહંકાર કરેલો અત્યારે અહંકાર નહીં હોવાથી નિર્દી અહંકાર મારું સાવા આપી હરેક કાર્ય છે ને તે અહંકાર કર્યા કરે એ નવું કર્મ ના બની શકે એ ડિસ્ચાર્જ કેવાય છે શું કેવાય ગયા આવતા નો કર્મ હતો તેના આ ડિફેક્ટિસ્ચાર્જ કહેવામાં આવે અને આ નવા કર્મ બધે એને ચાર્જ કહેવામાં આવે છે એટલે ચાર્જ બંધ થઈ જાય અને ડિસ્ચાર્જ ચાલુ જાય તમારે અત્યારે ચાર્જ કે ચાલુ છે અને ડિસ્ચાર્જ એ ચાલુ છે ચાર્જ એ કો ડિસ્ચાર્જ ઇફેક્ટ છે એટલે કોધી એની ફેક્ટ ઇફેક્ટ અને કોઝીશ કોઝિ ઇફેક્ટ ઇફેક્ટ કોઝી જન્મ પુરાંત જન્મ ચાલ્યા કરે છે ને આ ઇફેક્ટમાંથી મારે કોઝી જ થાય પોઝિટિવ પણ થાય એ કોલેજ આવતા બહુ ઇફેક્ટિવ થાય પછી પાછી ઇફેક્ટિવસિટી પણ થાય એ પાછા આવતા બધું ઇફેક્ટિવ થાય કોલેજ ને કોઝિટિવ થાય છે જી જ્ઞાની પૂર કોલેજ બંધ ના કરી દે ત્યાં સુધી કોલેજ બંધ થાય એટલે બંધ કરવા કોઝિસ કેવી રીતે શું ના થાય આ દુનિયામાં વર્લ્ડમાં કોઈ એવી ચીજ નથી જ્ઞાની પીવાથી ના થાય પણ જ્ઞાની કહેવા દઈએ બે કલાક માં આત્મા વિનય રાખવાનો કરોડો રૂપિયા આપે રૂપિયા ના શિકાર કે આ બધું રૂપિયા નો ખૂણો આપે ના કરે બી નો વિચાર ના હોય એમને આ દુનિયામાં કોઈ જાત ની ના હોય જેને દુનિયામાં કોઈ પણ પ્રકારની ભીખ એટલે તમે એ પ્રવ કરો તમારે સત્તા પ્રાપ્ત કરો એ કૃપા થી શું થાય આપણે તો કઈ કરવું છે વધારે શાકભાજી ખાઈએ તો આ દુનિયા માં કોઈ એવો માણસ જમ્યો નથી મારી કે પ્રશ્ન કે જેને સંદાસવાની શક્તિ હોય સ્વતંત્ર તમારે ફોજના સાયન્ટિસ્ટ ડૉક્ટર ભેગા કરીને કેવું કરે છે તારે ખબર પડશે પૂછાત ભગવાને કૃષ્ણ ભગવાને કહ્યું કે ભમેડા શું પૂછાદ કરવાના કે શું છે ભમે એટલે પ્રકૃતિ શું પૂછાદ કરવાની છે પુસાદ તો આત્મા થયેલો હોય તમે શું કે તમારી મને બતાવે મને કોણ થાય એક મારા ધ્યાન કરતો હતો પદ્માસન વારી કરતા શું કરો છો નૌકાર મંત્ર નું ધ્યાન કરું છું બઉ સારું કે પદ્માસનવારી કરતા હતા બિનદારે કરતા હતા ચિનદાડે કરતા હતા પછી ચોથા દરે કેમ કરતા નથી રોજ આમ કયા કરે આમ ધ્યાન કરું છું ચાર વખત છું આમ તો બોલાબર કરે ઉધાણ ગમેડો કુદા ખૂદ કરે છે ત્યાં ગમેડો અને ગમેડો ખુદા ખૂદ બહુ કરે તે પછી મેં કેમ કરતા નથી ત્યાં આ કહેવા માંડે કઈ બોલ્યા નહીં આ કરે શું કહેવા મળે મને એ મને શું કે છે કેમ કરતા રે ત્યારે શું કે ઘૂંટણ કરતા કરતો ઘૂંટણ કરતા હોય તો તું કરતા નતો અને તું કરતો હોય તો જરૂર નથી જયારે હાથું રોડ એક કામ કરેલું મને હાથી દેખાય તમને અંદાજ ને ગુટરાત માં બિરા થાય ના હોય ને આ તો બધા ભેગા થઈને કરે અને ગુજરાત કેવો આપડે તો ખોટું આવી ગયો પગારા હોય ને છાતી હારીપ છે આ લડનારા ટોપ ચા લડનાર બધા પાસે કેમ કર્યું એ ગોઈ જા છું કે પુરુષ થયા પછી આત્મા પ્રકૃતિના આત્મા બે જુદા પડ્યા પછી વેદ વિજ્ઞાની બે જુદા પાડી આપે ત્યાર પછી પુરુષ થયા પછી નો પુરસ્કાર એ મોક્ષ જ ના પુરસ્ક કેવો પણ જ્યાં સુધી પુરસાદ નથી એવું મારેથી કહેવાય નહિ કારણ કે ભ્રાંતિમાં પણ પુરસ્કાર શું હોય છે ભ્રાંતિમાં ક્રાંતિમાં શું પુરસ્ત હોય છે કે કોઈ પણ માણસ એને જો ગાળ એવો આવ્યો હોય કોઈ માણસ તો મનમાં એમ નક્કી કરી શકે કે ગાળ માં ફાયદો નથી લડમ લાકવામાં માટે ક્ષમતા રાખવામાં ફાયદો છે એ ક્ષમતા રાખવી એ છે બરાબર એ ગાળો રાખીએ તમારી તમારું ઘર છે તે રાત્રે અઢાર વાગે અઢારગ્ય વાગે રાતે છ માસ આયા અઢાર અગિયાર અને શું નામ ભાઈ નું કે રમેશભાઈ રમેશજી આમ બેહાડ હોય ખરાબ એની પર તમારું મન નહી શું કામ કરતું હોય કે અત્યારે અત્યારે કઈ ના ના અવરું બોલે આધાર નહી આપણને દાખલો ગયા ગયા તમે જોવા તો આમાં મુશ્કેલી મુકાય એવું છે બધું હવે તે વખતે તે વખતે પેલા લોકો આપડે એક જળ ચાપ્યો તારી કે ઉદા પુરસાદ થી આ ચાર પગ અને કૂપડું સાથે બધી બર્થ બધી તૈયાર થઈ રહી છે કારણ કે આ કામ દેવ લોકો સો છે કોશિશ કર્યા વખતે બાકી રહ્યા છો કેટલા અવસર થી તો કેટલા મુશ્કેલ છે કોલેજ માં ભણતો હોય ની ક્યાં જવું છે એના મનથી કોઈ દર એમ થયું નથી કે હું મુક્ત જ છું મને મારું કોઈ મને કોઈ કશું કરી શકે નહીં અને હું કોઈને કશું કરી શકું નહીં શું કરું બતર બસો દોષિત નહી દેખાય છે આ વર્લ્ડ માં કોઈ ચીજ કોઈ જીવ માત્ર મને દોષિત દેખાતો મને નિર્દોષ દેખાય છે આખું સાચી વાત તો જાણવી પડશે નહીં જાણી પડશે કઈ દ્રષ્ટિએ નિર્દોષ છે નિર્દોષ મને કેમ દેખાતું નથી એ જાણવું પડશે આમ ગપે ગપ ગણું જાળવાની ઈચ્છા થાય છે કામકાજ ના તમારે પહેલા ફસાવાનું છે કામ એટલે આ બધું આપડે કામ કર્યો કયા કર્યા કઈ ને ગયો ગયો ચા પંચાય કહીને ગઈ બધા ચાલી ગયા કોઈ રહી એ બધી પર જય હિન્દુ